બે હજાર ચાલીસ ના શનિવાર તારીખ ઓગણત્રીસ નવ ઓગણીસો ચોરાશી ખરડા મધ્ય પ્રકરણ નું મહારાજ ગરડા મંદિર દાદા ખાચર ના દરબાર માંથી ઘોડીએ સ્વાર થઈ ને શ્રી લક્ષ્મી પધાર્યા હતા અને ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે ધારણ કર્યા હતા બેઠી હતી અને પોતાની આગળ મુનિમંડળ મૃદં લઈને કીર્તન ગાતા હતા તે જયારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેઓ વાર્તા કરીએ તે સાંભળો છે दूषण हो रूप होने हो हो बुद्धिवान हो जाने पर बीजो जानी सके नहीं माटे तेनी कही ग्रहस्थाश्रमी જે ત્યાગી હોય તેને દોષરૂપ છે અને ત્યાગી છે તેને વનમાં રહેવું વસ્ત્ર વિના ઉગાડવું પર રહેવું માથામાં ટોપી ગાલ દાઢી મુડાવવી મુંડાવી નખાવવી રાખવા અને કોઈ ગાળો અને ત્યાગી થયો તેને તો એમ વિચાર મુજબ હું ક્યાં આશ્રમમાં રહ્યો છું એમ બુદ્ધિવાન હોય તેને વિચાર કરવો પણ મૂર્ખ ની मूंजाई जाएचारी तथा रतन जी मूंझाता वही श्रद्धा सहित सेवा चाकरी करे अमने ग અને શ્રદ્ધા વિના તો કોઈ જમાનું લાવે તો તે જમા વસ્ત્ર લાવે તો વસ્ત્ર ઓઢ અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે અને શ્રદ્ધા એ કરીને ભક્તિ કરતો હોય અને બીજો કોઈ તેમાં ભક્તિ કરવા આવે અને તેની ઉપર ઈર્ષા કરે તો તે અમને ન ગમે માટે શ્રદ્ધા એ અને ઈર્ષા રહી જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે જે ઈસાલું જેવી મારે કીધી છે ભરતી કરવી એમાં ઈશા ન કરે પણ હોય એના જે ધર્મો હોય એ ત્યાગી એ નો પડાય ના ધર્મ ગ્રસ્ત ને દોષરૂપ છે એક બીજા ને માટે ભગવાન ની ભક્તિ કરવીક અને પછી જે કરવું એમાં કોક ની ઈર્ષા એ નો કરસન્નતા માટે કરું આમાં બે બાબત આવી છે પેહલા તો વિવેક બતાવ્યો આ રીતે કરું ત્યાગી અને પછી પોતાની રીત માં જે કરીએ એ પાછું આટલા માટે નહીં ઈર્ષા એ કઈ આપણે એ બી ગુફા કહેવાય એમ એક પેરામાં બે વાત આવે સાત પણ આ જગત વેપાર ની દ્રષ્ટિએ ઊંડા ઉઠે કોઈ આત્મકલ્યાણ કે ભગવાન ના રાજી ને મેં કરી એવો ભાગ્યે જ કોઈ લગભગ આવા ભાગ જ આ ચાલુ કોણે એમ કરાવે છે માયા આવડો ઊંચો જવાનો થાય ને ખંભે થી દબાવે એટલે કરવા જાય સાચે માર્ગે તો ફેરવીને બીજ માર્ગ લઈ જાય એટલે ખંભો દબાવી દીધો એટલે સાચું નો રે ખોટું થાય એ ખોટાનું ફળ નથી પણ એને કોણ સમજાય આને માટે તો અભ્યાસ કરવો પડે ભૂલી કોઈ વસ્તુ એની રહેતી જ નથી લાંબે કાળે જે વસ્તુ હોય એની હોય નઈ એ બદલી જ ગઈ હોય તમારે ત્યાં છોકરા જન્મે આપણે ઈ સાંખી રાખે એમને બજનું જગ નથી બજનું ઈ કોઈ જ હોતું નથી બસ કોઈ સંતોષ મંદિર દેવ સેવા કરવી અરે પણ કઈ રીતની કઈ વિચાર કરો એનું જોવું જ નહી બદલી હશે અરે કોક બદલે તો એને મળીને એને નાસ્તિક કહ્યું ઓલા નાસ્તિક કહ્યું જે ખોટું કરે એને જ અમે વખાણ્યું હરબે હર પડતી એનું કારણ જ આ માલ ને ઓળખ્યા વિના નો ખરીદવો અને બદલા નું હવે છે કોઈ જતો અમને તો આ દેખાય પેલું જો તમે ત્યાં વાર્તા કરતી હોય સિદ્ધાંત એટલે સ્વામિનારાયણ અક્ષરધામ માંથી આયા આવ્યા ઈ શા માટે આવ્યા તા માટે એની વાત કોઈ ન છાપા માં છપાવે ચોપડીઓ માં છપાવે છે જીવના અત્યંતે કલ્યાણ ને અત્યંતે કલ્યાણ માં પછી ખુશામત જોડાય કલ્યાણ માં શું કરવું છે એ તમને નો યાદ આવ્યું કોઈ સાંભળો ને એટલે ક્યાંથી યાદ આવ્યું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઈ પાછા સાધન છે ધર્મ સ્થાપન માટે આવ્યા હતા ભગવાન ના અવતાર શા માટે થાય એટલે આમાં કલ્યા ધર્મ સ્થાપના માટે આવ્યા છે એની જરા વાત નો કરેલ તો પાળવું પડે સારું પડે ગમે ત્યાં જાવ અને આચાર્ય સભામાં બેઠા પાડીને આ મહારાજ નું સ્વરૂપ છે કે ધર્મ ના સ્થાપન માટે આવ્યા હતા આ રાજા મહારાજાઓમાં નથી હોતું હે છો સરવાળો શું રહે શ્યા હતા એ લગભગ કોઈ વાત નો કરેમા ગાય ખુશામ ધર્મ ની વાત કરતું હશે કોઈ અને આ પાછળ બધા એવું કઈ આમ આમ કરે એ? કોણ કરેલો બાકડા તૈયાર માટે ભણતર કેવાય એને સંસ્કાર આવે ના આવે બરાબર ભણાવનાર જોઈએ ને કોણ ભણાવે કોણ શિક્ષક છોકરા નું કોણ ભણાવે આચાર્ય બરાબર ભણાવે ને સાધુ બરાબર ભણાવે ને એ તો એટલે ઇગવાનભાઈ તરીકે પૂજવાના આવડા એની મહિમા ની વાત કરે આમાં શ્રદ્ધા રાખો એટલે તમારું કલ્યાણ એટલે લાવો પૂજા અમે ભોગ ભોગવી અને તમારું કલ્યાણ થઈ કોઈ વિચાર કરે નહી હવે કાંઈ એનો કરે બોલો પછી હું આવ્યું આપડે થઈ ગયો પોતાના મુખારવિંદિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્ર જે મોહ કહ્યો છે તે મોહ એ રૂપ છે બધા નું છે ને પૂજાનાર નહી પોતાને હું જે નહીં અને દોરનાર નહીં તો ભટકાય નહીં બોલો वी जीव मत हो गोड़ो लाबो छे टूको कई खबर नहीं तो मोटा पुरुष होगा विषय खोट काम समझे आ અમારે દોડ મળી ગયો છૂટો પડો ને બોલો અને એમ સમજે જે આ મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી જાણતો જેને જેમ હથેળી માં જળનું હોય અને તેને દેખે તેમ દેખે છે એવો હોય એમાં કોઈ ન કઢા દેખે છે ને એ બી કરે હથેળી જળના ટીપા પાણી લીધ દેખે ખરી જેના મહિમાના પાર ને પામતા નથી અને નિગમ પણ જેના મહિમા ને કહે છે માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્ર ને વિશે અને ભગવાન જે સમજણ એને પરમેશ્વર તેના ચરિત્રો આટલું ઠીક કરતા નથી આટલું ઠીક કરતા નથી ભગવાન એવા જે પરમેશ્વર તેના ચરિત્ર ને વિશે ख जान। जान। राजा जाने भगवान, भगवान अलौकिक समझण होने देहाभि मीव क्या समझी सके पोता मूर्खाए कर ભગવાન અને ભગવાન જે ભક્ત એનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે મનમુખી જીવન જીવવું હોય તો એના બઉ ઉપયોગી તમને બંધ જ કરી દે બોલતા તો બંધ કર્યો ત્યાં પરખા વાળા આ સુર કેવાય મું આ બોલાય લ્યો છે એ બધું જ હોય ને કરી દે એવું સરસ અહીંયા મજા ને બધી જો શબ્દ આવે ક્યાં હોય છે ભગવાન કે અમે ઈચ્છીએ છીએ સંત ના મંડળ માં એ શબ્દ ખુબ ઉપયોગ માં લેવાય સંત ના મંડળ માં ભગવાન જન્મ લે છે એ આપડે જુનાગઢ છે ને એમાં ઈ બે ઠેકાણે વપરાય છે એક આ શાસ્ત્રી માં વપરાય છે અને આ અમારે વંથળી છે મિસ્ત્રીઓ બેઠા છે એટલે બોલાય તો નહી કઉ બસ ઈ બધા માનનારા ભગવાન ના ખરેખર ભક્ત જે સદપુરુષ હોય એ તો અલૌકિક દ્રષ્ટિ યુક્ત વર્ત્યા કરે છે ક્ષ્મી વાડી પધાર્યા હતા ત્યા ઘણી વાર સુધી તો ઘોડી ફેરવી પછી તે વાડી મધ્ય વેદી ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા मस्तक पर काश् पूछो जे एकादश कंधना बार अध्याय श्री कृष्ण भगवान ने प्रत्ये कहूष्ट तव, त्याग, के लक्षण होने जेव समझ ते कहू पर यथार्थ उत्तर थो नहीं छोको ग कोईकना छोकरा ने मारे तथा गाम मनी कर कोई रीते अवगुण आए नहीं એ રાજા ને પોતાના દીકરા વિશે આત્મ બુદ્ધિ થઈ ગઈ છે એવી ભગવાન થાય છે તેને કલ્યાણકારી હું સમજો બોલો એમાં મુદ્દો એવા આવી જેવી આત્મ બુદ્ધિ થઈ જાય મારીએ રે કરીએ રે તો એનામાં કોઈ આપડે આમ છે તો ખરે છે આપડે કરી છે સંતો ને તો પણ એવી નથી થતી હોય છે છે એવાય એકદમ થઈ જાય માન્યા હોય એમાં થાલી જાય ને માને નો માનો તો તમે આમાં ખબોલા નબળામાં પાછી તમારે એવું થવું જોઈએ ખરેખર આમ નઈ ગયા અને ઈ સદ પુરુષો એને માનેલા ઈ પાછા ઈ દ્રઢ કરાવે આખા પાછું જવાય નહીં અને એ માયુક જીવો અને સમજી શકતા હશે કે રામકુમાર આવ્યો હતો ને બાબુ કઈ આગળ કે છેલ્લે નાળે પ્રભુ દર્શન આપવાના જાય ત્યાં રહ્યો બરાબર જાણું આવ્યું મારી દુનિયા ઊંટી એવડો હવે ધ્યાન રાખજો પણ જે પાટલી છે એના દર્શન નહી થાય ભગવાન આજે દર્શન દેશે પણ જે પાપી હશે એને એવા ને એવા બતાવ્યો હોય એમાં બીજું નો હોય હવે તેજો જોજો આઘડિયા દર્શન થશે પણ ભાઈ પાપી હશે એના નહીં થાય મને જેને ભગવાન ના ભક્ત ને વિશે આત્મ બુદ્ધિ થાય છે श्रेणिय सर्व साधनत के अधिक कल्याणकारी सत्संग ने जानो छे ये वार्ता भागवत में कही छे जे यस्यात्म बुद्धि कृणपेति साधुके अधिक अलत्र आदि उपमय्यति यतिर्थ बुद्धि शलीलेन करहिचित जनेश कोटू बोल्या य तीर्थ बुद्धि यत य तीर्थ बुद्धि य तीर्थ बुद्धि शलीलेन करहिचित જેવી દેહ ને વિશે વાત બનાવેલો જે આ દેહ એમાં જેવી આત્મ છે તીર્થ ના જળ ને વિશે જેવી પવિત્ર બુદ્ધિ છે દેવતાઓની પ્રતિમા માં જેવી પવિત્ર બુદ્ધિ છે એવી બુદ્ધિ ભગવાન ના સત્પુરુષો થતી નથી ત્યાં સુધી એટલે બળદ એટલે ઘધેડા જેવો એને જાણો પણ ભક્ત પેલો ઓળખો નો ઓળખો એ માની લીધેલો ત્યાં જ મા હવે નક્કી કર્યું વાતું કરનારા નહી થોડીક હોય પછી બઉ સમજ હોય એ તાણું આવે તો જમકી જાય જાગી જાય અમારું આખું છે ફક્ત હોય એ હોય બે ના સંબંધી આપણે આવડા ને તો સંબંધી છે આવડા ને કોણ તમારે દેહ ના સંબંધી માં આજે આસકિત ઓછી થાય આવડે કહીએ કે કોઈ અમને તો કોઈ કેરું લગાડે ખરે ઠેકાણે જો પરણી લાવ્યા હોય ને એને છૂટા કરી દે આ શક્તિ છૂટા થઈ છૂટી થાય ને છૂટું કેમ થાય એટલે અમારે પી બને સમજી મૂકો તો સારું ઘણું જરૂર મૂકાવશે એટલે આવડા છોડ આવે હા આવડા પણ છોડ આવે જવાબ દેવો જોઈએ ને એ ક્યાં કોઈ બોલે તમારું તો ખુલ્લું દેખાય એટલે મેં કહી લઉં એકનો એક દીકરો હોય તોય નોખો રે ભારે તમે તો અમારા માં ઉતરો નહિ અમારે અમારી મેળવ ઉતરવું જોઈએ કે આપણને કેટલું લાગુ પડે છે પડે છે. માર્ગે એમાંથી તમારે છૂટવું જઈએ માર્ગ આવડા ને એમાંથી છૂટવું પડે યાદ આવે ક્યાંય લઈશું ક્યાંય આવે વચન માં આવતું છે બઉ નક્કી કરી લેખો નથી ને આપણા ધર્મામૃત માં આવે આ દેહ ની આપણી સેવા ના કરતા હોય ટાણે હંબાળ લેતા હોય એટલે એમાં બંધાય છે તમે આ છપાવતા હો તો ખબર તો હોય નઈ આવતું હોય એમ ચિંતન થાય એનું એટલા બધા બેઠા છે પણ આમાં કોક ને જેમાં હેત હોય એ જ આવ્યો તો બધા આમ ન કરે પણ આવડો ધર કરે રાખવું પડે ને બીજો ભગત નથી યાદવે આવરણ બેઠાય તૂટે પણ અમારે તો વિચાર કરવો પડે કે આપડે ક્યાં બનતા અમારે જ્ઞાન માર્ગે તો વિચાર કરવો પડે ને હા તમારે તો આવડા ની જરૂર નઈ તમારા ને ખરી તમારા હવે એમાં ક્યાં થાય છે કે સમાગમ તમે છેતરાવો આનો કરવો ન કરવો છે રેણી કરણી ને એના રિવાજ હોય એનો સમજતા નથી એટલે તમારી પછી છેતરાવાનો જ પ્રસંગ આવે એમાં તમારો ગુનો નથી પણ આ જગત ની રચના જો એ છેતરાવાનો જ પ્રસંગ આવે અને મસ્તક ઉપર નવા નગર નું સોનેરી કોધ્યું હતું અને શ્વેત પછેડી ઓડી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજ ના આગળ मुनि तथा देश देश हरिभक्त जे, अंग होर आज तो सर्वेव अंग होती ते वन मज रहू गमत तो, तो लेन विषे मोटा मोटा सर्प सिदी अन्त जनवर दिठा कोई प्रकार हर तो बीक लगती नहीं पासे आएवा। अने पछी स्री जारे अंतर ध्यान सत्संग नूढ़ थे बीक राखवा मंत्री अखंड विचार एव रहे जे। मनुष्य ने मुआ टाने पथारी छुवा तर अवस्था जेटलू महिक पदार्थ मे सर्वे नाशवंत सरखाया करें व्यक्ति सारू पदार्थु पदार्थ महिक पदार्थ मे तो सर्वे एक सरखा जानाय सारो नरसो एक पाड़े महिक पदार्थ सरखाई सारू नही तो भगवान भक्त ने सारू लगाड़ अर्थे कही रुचि कही આપણે શું મેળવું વાંચતા વાંચતા વિચાર આવો જોઈએ હું તો આ વિચાર જ ગીરા કરતો આપડે આ બધા બેઠા છે તમે બેઠા છો આ બધા બેઠા છે નામે નો ઓળખો બે મહિના બે હોતો હોય બધા સંબંધ કાયમ ના માટે રહેવું જોઈએ એકાંત થયા પછી ઓ પછી હોય ભગવાન માં મજબૂત થતો જાય પણ આમાં મજબૂત ન હોય મારા દેહ પોતાનો અંગ બતાવ્યો પાછા અહીંયા વળી આ મારો દાદો ખાચર આ મારો એમ કેતા કે નતા અમારા વચન માં વિશ્વાસ આવે અને અમે કઈ એમ કરે કાન તો કરવાનું છે કરાવવાનું એક હોય તો કયું કરે એક હોય તો એક ઉકસાવવા દિવસે એને એનું બંધન ન હોય ઘણા શબ્દો આવે જાય ભગવાન ના ભક્તો એ ધીરે ધીરે આ જગત માં આમ સંબંધ તોડવો જોઈએ તોડવો એટલે એને મારી નાખવાનું નહી હોતમા બંધન કરે ત્યાં એક નક્કી કરી રાખવું કામ આત્મા ને થાય એવું એ કરે જો તમારો લોક વેહ નું એક દ્રષ્ટાંત મા બાપ ને એમાં કો ડાયો હોય ને જરા કેટલો પૂરખે હોય પણ મા બાપ ની દ્રષ્ટિ શું કે આવડા તો કમાઈ શકે એમ છે આ કમાઈ શક્યો માટે જરાક આ ને કોઈ રાખે જગત માં ટેકા રાખે પણ એ સમજે છે એટલે એની મેભાવ કરી લેશે આવડા નું શું થશે એટલે ઈ પક્ષપાત નથી ગોયલાનું રાખે એ પક્ષપાત નહી ભગવાન આ બ્રહ્માંડ માંગ ભગવાન ના ભક્ત ખૂબ જીવ પવિત્ર હારો દેખાય તેની વધતા રહે સ્વાભાવિક ધળતા રહે આ બિચારો વૈરાગહી હિન્ન છે કે ભગવાન એની રક્ષા કરો પેથો એમ એને તૈયાર રહે પણ પક્ષપાત ની દ્રષ્ટિ એ નહીં આરતી આ છોકરાઓ થાય हे महाराज हे आनंद बन महाराज मी दे दर्शन महाराज